માર્કની લખેલી સુવાળતા એનો પાંચમો અધ્યાય માર્કની લખેલી સુવાળતા અધ્યાય પાંચમો અને તેઓ સમુદ્રને પાર ઘેરાસાનીઓના દેશમાં ગયા અને તે હોડીમાંથી ઉતર્યો એટલે કબ્રસ્તાનમાંથી અશુદ્ધાતમાં વળગેલો એક માણસ તેને મળ્યો તે કબ્રસ્તાનોમાં રહેતો હતો અને સાંકડોએ પણ કોઈ તેને બાંધી શકતો નહોતો કેમકે તે ઘણીવાર બેડીયોએ સાંકડો બંધાયેલો હતો ને તે સાંકડો તોડી નાખતો તથા બેડીઓ ભાંગી નાખતો અને કોઈ તેને વશ કરી શકતો ન હતો અને તે નિત્ય રાત દિવસ પહાડોમાં કબરોમાં બૂમ પાડતો હતો ને પથ્થરોથી પોતાને ઘાયલ કરતો હતો પણ ઈસુને દૂરથી જોઈને તે દોડી આવ્યો ને તેને પગે લાગ્યો અને મોઢ અવાજે પોકારને બોલ્યો ઈસુ પર દેવના દીકરા મારેને તારે શું છે હું તને દેવના સમજવું છું કે તું મને દુઃખ ન દે કેમ કે તેણે તેને કહ્યું હતું કે અરે અશુદાત્મા તું એ માણસ નીકળ અને તેણે તેને પૂછ્યું કે તારું નામ શું અને તેણે તેને ઉત્તર આપ્યો કે મારું નામ સેના છે કેમ કે અમે ઘણા છીએ અને તેણે તેને ઘણી વિનંતી કરી કે તેઓને દેશમાંથી કાઢી મૂકે નહીં હવે ત્યાં પર્વતની બાજુ પર ભૂંડોનું એક મોટું ટોળું ચઢતું હતું અને તેઓએ તેને વિનંતી કરી કે તે ભૂંડોમાં અમે પેશીએ માટે અમને તેઓમાં મોકલ અને તેણે તેઓને રજા આપી અને શુદ્ધ આત્માઓ નીકળીને ભૂંડોમાં બેઠા અને તે ટોળામાં આશરે બે હજાર હતા અને તેઓ કરાળા પરથી સમુદ્રમાં ધસી પડ્યા અને સમુદ્રમાં ગુંગળાઈ મર્યા અને તેઓના ચરાવનારાઓ નાસી જઈને શહેરમાં ગામડામાં તેની ખબર આપી અને શું થયું હશે તે જોવાને લોકો નીકળ્યા અને ઈસુની પાસે તેઓ આવે છે ને જેને ભૂત વળગેલા હતા એટલે જેમાં સેના હતી તેને તેઓએ બેઠેલો ત્યાં વસ્ત્ર પહેરેલો હોશમાં આવેલો જોયો અને તેઓ બીધા અને ભૂત વળગેલો કેવી રીતે સારો થયો હતો તે ભૂંડો સંબંધીની વાત जीवए जीओ लोगभ विनती रहे वहां में चढ़ो एट्ला जेने भूत वर्ग्यानी रह सारू विनतीसुए तेने आ दीदों कहूं कि तारे घेर तारा सगा जा प्रभुए तारे के बध कर तारा पर दया राखी તેની ખબર તેઓને આપ અને તે ગયો ઈસુએ તેને સારું કેટલું બધું કર્યું હતું તે દસ નગરમાં પ્રગટ કરવા લાગ્યો અને સગડા આખ્યંબો પામ્યા અને જ્યારે ઇસુ ફરી હોડીમાં બેસીને પેલે પાર ગયો ત્યારે અતિ ઘણા લોકો તેની પાસે એકઠા થયા અને તે સમુદ્રની પાસે અને સભા અધિકારીઓમાંનો યાયર નામે એક જણ આવે છે ને તેને જોઈને તેના પગ આગળ પડે છે અને તેણે તેને ઘણી વિનંતી કરીને કહ્યું કે મારી નાની દીકરી મરણ તોલ માદી છે માટે આવીને તેને હાથ લગાડ એ માટે કે તે સાજે થઈને જીવે અને તે તેની સાથે ગયો અને તી ઘણા લોકો તેની પાછળ ચાલ્યા ને તેના પર પડાપડી થઈ અને એક સ્ત્રી હતી કે જેને બાર વરસથી લોહીવા હતો ને જેણે ઘણા વૈદોથી ઘણું સહ્યું હતું ને પોતાનું સર્વસ્વ ખર્ચી નાખ્યું હતું ને તેના કંઈ ગુણ લાગ્યો ન પણ તેથી ઉલટું તે વર્તી માંદી થઈ હતી તે ઈસુ સંબંધીની વાતો સાંભળીને ભીડમાં તેની પછવાડે આવી ને તેના કપડાને અડકી કેમ કે તેણે ધાર્યું કે જો હું માત્ર તેના કપડાંને અડકું તો હું સાદી થઈશ અને તત્કાળ તેનો રક્ત સ્ત્રાવ બંધ થઈ ગયો ને શરીરમાં તેને લાગ્યું કે હું દર્દથી સારી થઈ છું અને મારામાંથી પરાક્રમ નીકળ્યું છે એવું તેને માલુમ પડવાથી ઈસુએ તરત લોકની ભીડમાં પાછળ ફરીને કહ્યું કે મારા કપડાંને કોણ અડક્યું અને તેના શિષ્યોએ તેને કહ્યું તું જુએ છે કે ઘણા લોકો તારા પર પડાપડી કરે છે ને શું તું એમ કહે છે કે મને કોણ અડક્યું અને જેણે એ કામ કર્યું હતું તેને જોવા માટે તેના આસપાસ નજર ફેરવી અને તેને જે થયું હતું તે જાણીને તે સ્ત્રી બીને ધ્રુજીને આવી ને તેની આગળ પડીને તેણે તેને બધું સાચું સાચું કહી દીધું અને તેણે તેને કહ્યું કે દીકરી તારા વિશ્વાસે તેને બચાવી છે શાંતિએ જા ને તારા દરદથી સાદી થા તે બોલતો હતો એટલા આમાં સભાના અધિકારીને ત્યાંથી લોકો આવીને કહે છે કે તારી દીકરી તો મરી ગઈ છે હવે તું ઉપદેશકને શું કરવા દે છે પણ ઈસુ તે વાત પર ધ્યાન ન આપતા સભા સ્થાનના અધિકારીને કહે છે કે બીમાત્ર વિશ્વાસ રાખ અને પિત્તર યાકુબ તથા યાકુબના ભાઈ યોહાન સિવાય તેણે પોતાની સાથે કોઈને આવવા ન દીધું અને સભાના અધિકારીના ઘરમાં તેઓ આવે છે અને ગડબડ તથા રુદન તથા કરનારાઓને તે જુએ છે અને તે અંદર આવીને તેઓને કહે છે કે તમે કેમ ગળબડ કરો છો ને રડો છો છોકરી તો મરી નથી ગઈ પણ ઊંઘે છે અને તેઓએ તેને હસી કાઢ્યો પણ બહાર કાઢીને છોકરીના મા બાપને તથા જેઓ તેની સાથે હતા તેઓને લઈને ત્યાં છોકરી હતી ત્યાં તે અંદર જાય છે અને છોકરીનો હાથ પકડીને તે તેને કહે છે કે ટલીથા કૂંગ જેનો અર્થ એ છે કે છોકરી હું તને કહું છું ઉઠ અને તરત છોકરી ઉઠીને ચાલવા લાગી કેમ કે તે બાર વર્ષની હતી અને તેઓ ઘણા વિસ્મિત થયા અને તેણે તેઓને તાકીદ કરી કે કોઈ એ જાણે અને તેણે તેને કંઈ ખાવાનું આપવાની આજ્ઞા કરી